ગાડી ગાડી સીટ ઇઝ करेक्ट બાઈક કોસ્ટ ઇઝ 5 લાખ 700 ટીટી એન ઓફ ધ વર્લ્ડ 796 211 953 338 After all, the world, the world is the consulate then. God, God has not consented by the world at all. એને આપણે ચાલીસ હજાર દેજો પડે and and you is the allele yourself immediately acha <laughs> <coughs> acha aap log bahut the jisse ke jitlo bahut vachu thodu ghanu gyan nahi aatlo tu tho thodu thodu patte etlu ને ને બે મહિનાખી દઉં રાત થી શાંતિ રહેશે હેલ્પિંગ બધું છે કુટીડી અંદર આવીશ એકવાર મે ભૂમિકા તૈયાર થાય છે એટલે લઈ લેજો નહીં નહીં ભૂમિકા તૈયાર થાય એટલે હા કાકા સયાને પછી જઈ ગયા છે ભૂમિકા તૈયાર થઈ પછી હા પછી કાકાઓ ડૉક્ટરે પહેલા જલા મુલાવા બહુ રોકતા ગયો ના બે મને જલા ગયો ને બેની દવા આપી મેં તો મે તો ડૉક્ટર છે રા તમે તો ડૉક્ટર છે હા હા માલિક તો છે આપડે પરીક્ષા કરવાની જઈને જે બેંક કેશ પેમેન્ટ કરવી હોય એના પરીક્ષા કરવાની હોય બે પૈસા આપવામાં આવશે તો આપણે પરીક્ષા આવે આપણી પાસે લીધા પછી ઢોર હોય તો શૂટ હોય છે એવું ના નથી પણ તમારી અસ્તિત્વ જ જતું રહે એ તમે છો ને શાંતિ જ છે શું નામ છે અશ્વિન અશ્વિન ભાઈ અશ્વિન ખરેખર અશ્વિન છો ખરેખર કોણ છો આત્મા પછી આત્મા થઈ જાય એટલે પ્રાંતિ રહી જઈ ગુછું શંકા વાળું અશ્વિન છે એમ ના રે પછી અશ્વિન તો અશ્વિન છું હું અશ્વિન છું ખોટી વાત નથી અશ્વિન છે તમને ઓળખવા માટે છે કેવી છે ખોટી માન્યતા છે હે ખોટી માન્યતા છે ખોટી માન્યતા છે તમે રસી કઈ છે તે ખોટી માન્યતા છે ના રસીન હું અશ્વિન છું ને અશ્વિ બિલીફ ભાઈ હું અશ્વિન છું તમે તમારી બધા શું નામ દેવાયંત જયંતભાઈ જયંત હું જયંત છું એ તમને જાણો છો તમે કોઈ ખરાબ હું જય છું પણ આ બાય નો ઘણી હું છું ને આ છોકરા નો ફેદર અને આમનો હું છોકરો છું કેટલી જાતના લફરા છે કેટલી જાતના બધા બદલ બદલ આ બત્તી રાંગ બિલકો બેઠી છે કે આરાઈ બિલક કરશો કરોડ અવતાર ને થાય તો એ રાઈટ બિલિપ ના બે જો રાંગ બિલિપે કોઈ જતી નથી કે રાઈટ બિલિપ કુ બેસે સી જ નહીં સીધા લોકો ફળ છે તે દૂર ઉના જાય બરાંગ બની દેતી નથી રાઈટ બિલિપ દેતી નથી રાઈ બિલિપ નું નામ સમેક લખી કહેવાય છે અને સંજીત કહેવાય છે તે સંકેત હા નાની કૃષિ વાળી છે લાખ અવતાર થાય તો બિલીફ ના પતરાય બિલી પુરુષ છે શું પુરુષ મોક્ષ દાતા હોય મોક્ષ નું દાન કોણ આપે જે મુખ માં રહેતા હોય તે મુખ નું દાન આપે બીજા તમે એનું અમૃત લાય છે કોલેજ નું ભણતર નથી કેમ ક્યારેક લાકડામાં જમવા રોજ જવારે જમવા રોજ અને લાકડા નાખવા ને લાકડા લાકડા વાલો પ્રપાલ વાંધો નહી આપડે પૈસા ને એટલે જવાબદારી કુટુંબિક જવાબદારી હોય હા એટલે પૈસા ની પૈસા હોય તો પૈસા ની મુખ્ય વસ્તુ પૈસા પાણી ભર્યું તને હગડી ના આરા વાપે ચડી ભાઈ અમે પાણી એડે બહુ ટેપની નીકળે તો કે બીબી કે પાણી ને બે હે ને એટલે વેક્યુમ એક બેસી ગયો તો ભરેલી જી એટલે આ નિચય તો બેસી ગયે નિચય તો નીકળે તો છે તે કે પેસાડી એટલે સંયગ દર્શન થઈ જાય સંયગ દર્શન ને આત્મા જણા ચિંતા બની દુઃખ દુઃખ થાય દુઃખ થાય સરસ છે પણ આ લાભ લેતો રે કોને કહ્યું તું આવ્યો કોની પ્રેરણા માણિકભાઈ રાજી કરવા સર્વ ઇચ્છા પ્રસાર તે સત્ય માનવાનું આખી જિંદગી ગઈ મોક્ષ ના ભે મારી પાસે આપી જાય એ જુષ છે એટલે સાય કલાક ને સાય કલાક ને શાસ્ત્ર માં નથી સાંભળ્યા નથી અનુભવ માં આવ્યું જેની વાણી જેની વાણી છે જેની વાણી માં એક એક શબ્દ શાસ્ત્ર રૂપે હોય તમે સમજી સમજી લેશો ને એટલે તમે ચાલો જેન્ટ કે છે भविष्य चिंता कर चिंता पड़ी ते पड़ी ते पड़ी थी थी। थे दादा पेरे आप ज्ञान आप સમાધિ વાળું સંસ્થા નો કામ બધા એવું આપણું આ વિજ્ઞાન છે એનું કાણ શું કાણ શું તમારે બિઝનેસ ને ધંધા રોજગાર છે જો મળ્યા કરતો હોય ને તમારી નથી જ્ઞાન તો વર્તમાન માં કારણ કે ભૂતકાળ તો મૂળખ મા છે મૂળખ મા ઉઠા ને તમે શું માનો છો નહીં તમે એવું માનો તમે શું માનો એમાં તમે શું માનો પૂરેકાળ માં ગયું એટલે વકીલો છે ને એમની વાવત પોતાની વાવકાળ નામ તો એ ભૂતકાળ ઉથામવાનો ભય નહી તમારું તમારું શું તમને સમજાય છે તમારે તો કાર્ય જ કરે જાવ કાર્ય જ કરે જાવ વર્તમાન તમે જે કાર્ય કરતા પછી તમારે ભવિષ્ય નથી જરૂર નથી ક્યારે જરૂર નથી તારી જરૂર નથી આ કાર્ય કર્યા કરો તમારા જયંતિ ઉપર જોયા કરો જયંતિભાઈ શું કરે છે કાર્ય કરે જ નહીં કરતા કોઈ વખત જરા બહુ બેસી રહ્યા હોય ત્યારે કામ હોય કે કામ કરો કામ કરો જનતા રામ ના કરો બહુ ના તમારેશી તમાસે ગયા પછી પછી આટલું નિરંતર તમારી માર્ગ તમારી નો માર્ગ અત્યારે સમજી અરે અહી મળે ધંધો કરો પૈસા કમાવો નથી પણ પૈસા એક એવી વસ્તુ છે કે બરાફને કે બરાફને બરફ જેવી વસ્તુ છે હા બરફ ને લાયા મૂક્યા પછી એની બહુ બહુ ભીત માં ના રહે આપડું આપડે આ ભેદ થઈ ગયું આત્મા નું એટલું જ તમારું બીજું વૃદ્ધું લોકો પારકા કોઈ પોતાના માટે જીવતો પોતાના માટે જીવતો અને સમકી પારકા પોતા હારું નહીં પોતા પારકા ખમૈયો ખમૈયા ગયા ખમૈયો ખમૈયા ગયા છે પોતાનું અહિત કરે પોતાનું અહિત કરે માટે હવે જે ને લાફા મારશો નઈ આપણે આ નથી બાર જે હતો નથી બહાર ચોવીસ નો માર્ગ જૈન જૈન ધર્મ રૂપે જૈન ધર્મ રૂપે તેના शांति आगे नहीं क्यों जहाँ ज्यादा વાતચીત કરીશ કરજે હા ભાઈ બધું બધી જતા ખુલાસા થાય એક દાવો એક દાવો સાથે એક દાડ નું ઠેકાણ નથી જોઈએ માગે છે જગ્યા દેખાડી જગ્યા દેખાડી આસન તારી ભાવના હતી તે પૂરી થઈ તારી ભાવના જગ્યા દેખાડી હવે સારો લાભ ઉઠાવો સારા સારો લાભ ઉઠાવો સારા હતી તો <laughs> ભાઈ <laughs> પણ કુદરત ના આવે આગળ આવે એમાં ધનમાં આગાહી બધું એને વિચારો વિચારો મેળે લાગે વિજ્ઞાન જુદું છે વિજ્ઞાન શું વધારે છે સંસારમાં એવા વિચાર આવતા તારે પેલા અગિયાર આવતા ભગવાન તો કોઈ ભેદ નથી વિચારે એને જ્ઞાય છે તન્નાયકા ભેલે બીજ પડે પાતાય તન્નાયકા ભેલે બીજ પડે પાતાય મોટા વિચારમાં તન્નાયકા ના થાય ટીવી ના થાય ઈને તો કીધી છે મોટા વિચારમાં તન્નાયકા ના રહે ચૂતો રહે તો પછી કે બીજ કેમ પરવા જોઈએ તન્નાયકા ના થાય આપડેકાળના જે રાખીએ રાખીએ નાખે નાખો છું નિકારીલા ફટા પર ટીક છે નિકારીલા ફટા પર ટીક છે થોરે તો પણ ટીક છે તે તે બીજ જય જય જય કાયદા કાયદા છોડે બરોબર લોકો ગા દેવાનું બોટાનોમાં તમને કારણે તમને અમારું પટાવ નીકળવાનું નાની ગરના બોટાનો મિત્રવાર બોટુ પડવાનું આની પર ફીડ છે ફીજી એ બોટ ફીજી એ ત્રિસ્કાર ગેન બોટ એક્ટિવ થવાનું છે ફીડ સુ ફીડ બોટ એક્ટિવ થવાનું છે ફીડ સુ ફીડ બોટ એક્ટિવ થવાનું છે ફીડ પણ જે ધીર થાય એ ધીર થાય રાગ થયો છે ધર્માકાર થાય લેવાના લેવા દેવા ના થાય રાગ થયું તો બીજ પડી ઉતારો છે રાગ થયું તો બીજ પડ્યું એવા વિચારો આવતા હોય કે રામચંદ્ર ભગવાન નો જો આપડે કોઈ વખતે એવું ભાગ્ય હોય એવી પુન્ય બંધાય એવું આગળ જઈએ પુણ્ય બંધાય આગળ જઈને आपने एक बड़देव कृष्ण भगवान आए की मैंने तो राम नहीं मैंने अवतार लेव એવા સંજોગો આવે કે જેથી એવા જ બીજ પડે આગળ જઈને સુદેવ પડે નો જવતા નો જવતા ત્યાં પછી તિરસ્કાર થઈ જાય છે પણ આગળ તો એનો જો નીચે હોય કાળ અનુકૂળ નથી પણ આગળ જઈને પણ અનુકૂળ કાળ આવે ત્યારે એનો જે ભાવ હોય આવે જાદ જાદ નું બોલવાની ચાલો તો કે જાદ જાદ બોલવાની ચાલો તો યાદ જાદ અને તે ધામ અને તે નિર્મથી નાય ધાન એકવાર ઇષ્ટ નિર્મથી નાય ધાન અત્યારે ના હોય પણ આગળ જિને એનો ભાવ કરતો તો એવો સંજોગ આવે다가 કે નહીં બને અત્યારે 0 હોય અશુદ્ધ ના હોય એટલે 0 હોય ના એટલે 1000000 એટલે 1000000 લગાવતા હતા સકા 1000000 1000000 બે હેરા ગરમ પ્લાસ્ટિક તો પેલા બીજા હોય બીજા માં એ તો આ ક્ષેત્ર ની માટે થયું ને એ તો આ ક્ષેત્ર માટે થયું ને આપના જ્ઞાન મળ્યા પછી હોય ને એવા ક્ષેત્ર માં પણ જતો રહે માં એને આપનું જ્ઞાન થયું આપણા જ્ઞાન થયું પછી આ બધા ક્ષેત્ર ને વિષય લેવાનું એવું કઈ નક્કી નહીં ને એમના ભાવની લેડી કદાચ બીજે ક્ષેત્રે જાય ત્યાંથી આગળ બાંધી ને આગળ વધી જાય ક્ષેત્રે જાય ત્યાંથી આગળ બાંધી ને આગળ વધી જાય સાતમા સાતમા દરેક છેલ્લા માં સાતમા દરેક ਕਹਿੰਦਾ ਇਹ ਮਨੁੱਖ ਨੂੰ ਗੱਜੂ ਆ ਕਹਿੰਦਾ ਜੀਵਨ ਬਰਤੀ ਉਹ ਜੀ ਆ ਕਹਿੰਦਾ ਜੀਵਨ ਤਾਂ ਪੈਰੀ ਦੀ ਜੀ ਬਹੁਤ ਹੀ ਜੀ ਤੁਹਾਨੂੰ ਕੋਸ਼ਰ ਕੇ ਨਰ ਬੜਾ ਬੰਦਤ ਛੇ ਆਪੋ ਤਾਂ ਕਿ ਆ ਕਹਿੰਦਾ ਜੀਵ ਮਾੜੇ ਕਹੀਂ ਇਹਵਾ ਪਾਪ ਕਰੀ ਸਕੀ ਨੀ ਕਿ ਸਾਧਨ ਪਰ ਜਾ ਸਕੀ ਕਿ ਸ਼ਕਤੀ ਨਹੀਂ ਸਾਧਨ ਪਰ ਜਾ ਸਕੀ ਸ਼ਕਤੀ ਨਹੀਂ ਤੇ ਵਾਸੀ ਦੇਨ ਤੇ ਵਾਪਸ ਕਰਵਾ ਜਾਈ ਤੇ ਵਾਸੀ ਦੇਨ ਤੇ ਵਾਪਸ ਕਰਵਾ ਰਾਮ ਤੁਹਾਰੋ ਹਰੋ ના પણ રામ થવું જ નથી એવું ભાવતું હોય તો એનું શું આપણ રામ સમય માટે પણ વિચાર આવે છે આપડે ભયંકર દુઃખો ભયંકર ભયંકર દુઃખો ભયંકર એનું વર્ણન ના થાય છે કેવા દુઃખો એનું વર્ણન ના થાય અને ભોગવટો કરે ખાલી બુદ્ધિ ની ભ્રમણા જ છે ખાલી ખાલી બુદ્ધિ ની ભ્રમણા જ છે ઓ ડોન કેવટ્યુ એની કર લે થોડી સુખ કરતા આમ ના લાઈન માં છે સુખ કરતા આમ ના આખી બસ એ દેખી તો સુખ છે ભાઈ એ તો દેખાય છે ચપા મઈ એવા પર નામ આવતા હોય એ બહુ ઉંચા જો એવું કે કાયા પર નામ રહેતા છે કમાતી હોય છે એ કાયા વર્તી હોય છે કાયા વર્તી હોય છે આવું પરિણામ કાયમ રે એવી પછી પરિણામ કેવા જે ટાર્ગેટ નક્કી કર્યું છે ને એ ટાર્ગેટ ને પોચી જ રહ્યું છે આપની ઉપાજ જોઈએ છે ત્યાં જવું જ છે ફરજીયાત બદલવા જેવી વાત લાગતી જ નથી મોક્ષ મારું છે રસ્તે જતા જતા પેલા અને કોનું કલ્યાણ થાય આ નિમિત્ત થી અને કોની કલ્યાણ થી પછી ઘરે જઈ તે પેલા ઘરે જવાનું નથી મારું ઘર જ છે મોક્ષ મારું ઘર છે તો ગાયો થાય ત્રણ ટાર્ગેટ રાખ્યા છે દાદા આ મંદિર થયા કહે છે વાસુદેવ આ મંદિર અક્રવર્તી અને તીર્થંકર પછી જે હોય જેટલા હોય ના થાય પછી તરત જ નર્કાય ભયંકર આત્મા ભયંકર આત્મા ભય નામ ગોત્ર બાંધવાની શરૂઆત થાય ભયંકર આપના ભયંકરી પછી ભાવ એવા થાય કે આવ્યા આ નથી કર્યું પછી પછી તીર્થંકર ગોઠવ પછી તીર્થંગર ગોઠવિ નારાયણ થયેલા ને નર્મદા ને खरुदा की आज पूजगल प्रवर्तन आए थे आट्ला अमुक वक्त जीव डेलपेद भाव होना भाव हो धारो के दस लाख वर्ष हो वीस लाख लाख लाख ज्ञान पे आत्म ज्ञान महीने प्रज्ञाए करो हो प्रज्ञाए करना ज्ञान पद राजेन्द्र सिंह जुदो આ કાર થતું નથી આ કારણ થતું નથી પણ જયારે ત્યારે એટલે એ વિચારો હા વાસુજ એ, વિચારો ને બહુ તો શાસ્ત્ર લખતો હોય આવે શક્તિ જ ના હોય વાત આવે એટલે આપડા મન એવું કલ્પના લાગે કે આ એવું ગાવ છે મનમાં એવું કલ્પના લાગે કે આ એવું ગાવ અને પેલા એવા ડેપમેન્ટ આવી ગયા લડે રામચંદ્રસુદેવ ના છે બલરામ અને આ કૃષ્ણ વાસી દેવ ને એનો મોટાભાઈ બળરામ એ નવ બળરામ હોય બળદેવ છે हमारे भेगा गो माता जुदा छोक વાસુદેવ રામ નામ એમ ક્રિયા હોય નઈ તમે વાસુદેવ પ્રેમ બઉ એટલે જ્યાં વાસુદેવ ગયા હોય ત્યાં આગળ કરે પણ તે દેવ લોકો માં રહે લોકો પ્રતિવાસી ને એટલા ધબરાબર બઉ નાંકર ગોત્ર બાંધે આપે છે એ તો આપે જ પણ બધા તીર્થંકરો આપે છે એવું એક લાઇ આપે છે લાઈન તીર્થંકર ની લાઈન સારી તીર્થંકર ની લાઈન બઉ બધા નહી કોઈ ચક્રવર્તી પદ બઉ સારું કોઈને દુખ ના આપે ત્યારે ચક્રવર્તી પદ થાય આ વિચારો ટકવાનું નથી તને લાગે છે આ વિચાર ઉપર ફસ છે તને એમ ના લાગે કે ફસ છે અમને અત્યારે આ તારા વિચારો ટેમ્પરરી લાગે એટલે તમે આની પર ગોઠવણી કર્યા કરો પણ એ બધું તમારું નકામ જાય બઉ સ્ટ્રોંગ વિચારો ને ભરેલો માલ છે બરાબર છે મને એટલી એ નથી કે બદલા છે પણ આપ કહો છો આપ જ્ઞાની પુરુષ છો એટલે એને જોઈશું શું થાય છે પેલો તને એમ લાગતું મારો બદલાવા નથી આવે વૈરાગા આવે ગમે એવું હેલ્પ થયું હતું અત્યારે શારીર ને ચેન્જ થઈ ગયો તે બાજુ જેવું શારીરના निश्चय करना कबूल करूचते नबड़ू हम त्राइन महीना कोई मद पड़े ना પણ માઇન્ડ પણ કારણ કે મનોબળ જ નહિ ને મનોબળ જ નઈ ને આપડા જ્ઞાન પેલા મનોબળ જ નઈ ને મનોબળ પેલું નહીં અત્યારે તો ઉત્પન્ન થતું જાય છે મનોબળ થાય મનોબળ ઉત્પન્ન થાયબળ પર આ બોડી ઉપર ના થાય ના થાય ના ના તો તમારી બોડી ના હતી તારા બોડી ના એના જે શારીરિક દર્દ હતું ને એટલે એના મન ના વિચારો કરા પેક મારી ગયા અને તેના તેના પર વિચાર કરવાનો વખત પડ્યો એ વિષય શું છે એ વિષય જે ખરાબી બધી બધી આમ હાજર રહેવા તે દાળે પ્રમાણ થયું પછી આ શરીર નો પલટો પલટો દશા થાય એમને કહેવાય ચાલ દાડો દરે કે બીજું કા ઈશ્વર ના એક જ્ઞાનની પાસે આજે વાત કે સદગુર ની દ્રષ્ટિ સમજાય છે બીજું લખ્યું છે તમારો સદગુરુ ના છે દાદા બધા હોય છે તમારો એમ સજ્ઞ કેમ બધા એવું કેમ क्रमे क्रमी गए कई आज दादा सदगु तो बाजो नहीं हाँ ये बास्तव्य थी हमें सदगुरु तरीके आम कर પુરુષ થઈ ગયા છે કે એમાં શબ્દ વગર કહીએ કયા પરત નાની પોતે પોતાના કામ થઈ રહ્યા પૈસા ના સાસુ કામ થઈ રહ્યા હવે હવે ગજેન્દ્ર પુરુષ ને પહોંચ્યા શનિક નાલ કેટલો બતાવો એટલો બધો બતાડો નહીં એનું શશિકાળો બતાડો જોઈ અમે જે વિષયમાં શંકા શંકા માં છીએ તે બીજાને શું થયું છે આવું શંકા માં હોય તો અમને ગમે તે કુંફોન કરવાનું કોઈ વસ્તુ શંકા જ ના હોય કે